લોકો જુદું મતા હોય ના ના મન બગડતું નથી મન બધા માં બગડે વગાડે અને અંદર મન બગડેલું હોય બહાર બગાડે બહાર નથી મન ના ભગેલું ના ટોટ તો કાતવ માં પેદા થાય કમર તો કાદવ માં પણ પેદા થાય ને કમરમાં પણ ખોટી વાત નઈ આમ આમ તમને નહી દેખાય તમને શું બીજા લેવી માણસ ને દેખાય પણ બીજા આમાં બી બધા જાણે સમજી શકે સામાસા શકે वो नहीं जो आई, ताँगे, आई ताँगे। ना नु तो एनवे ते एक वक्त एक मनसिंग बारी मगत ना પોતે રંગ કરે છે એવું જાણે ખોટી વાત છે ના ના ખોટી વાત છે ના ખોટી વાત છે તમને લાગે સેલ્ફી છે બી ખુબી હશે લાગે ઘણી વાર હા બાકી વર્તન હોય ભારે બાળ ભરેલો જ છે એ ભરેલો નહીં કરે પણ અંતરમન માં એમ થાય કે આવું ના હોવું સિંગલ મેન આ તો બે હજાર મોક્ષ થઇ ગયો ચિંતા રહી ચિંતા નથી એક ચિંતા નથી ના કેતો હોય કે આવું ભીખું ભી ના થવું જોઈએ તમે ભીખોભાઈ ને શું કહો છો ના થવું જોઈએ ને તો તમે જુદા છો એ જુદા છો તમે ભીખુભાઈ તમે ના હોય શું કા नान के ना थी है। के नहीं तो एक मैं लेकिन पैसा लिखते घर न कपड़े पेहरु खबर को अर्पण थे सारे मैं आगा आगा जगत नु कल्याण जगत बहुत सारी बहु जगत नगत कल्याण करना बदत्मा कोई अर्च हो पिता कोई दुख पैसा पैसा बद वस्तु माले तम हम सवाल पूछू तेरा अनुवाई करो हाँ अच्छा तो एम अमुक ने हूं ओक्याण नहीं कल्याण मैं बड़ी वस्तु करता है ना अपने હોય છે કે નહી આદર્શ જીવન જીવે છે લાઈફમાં બધા મતભેદ પણ નહીં તો હવે ઊંડા ઉઠો તો બઉ સમજવા જોજ્ઞાન છે દીકર એ નહીં સત્સંગ નઈ ને બૌ એટલે હું પણ ચિંતા રહીતા જીવન જીવું છું ને ચાલુ કોઈ ખરાબ કરવું ના બરોબર છે પણ એથી આગળ આપણે દાગ વડે નઈ તો મન બગડી જાય મારું અને આ તો ઢોલ મારે તોય ના થાય બુટ મારે તોય ના થાય हम ऊंची के नीची ए बदबर है मारो कहवा एक मतलब है ज्ञान बताने समझ पड़े समझ बता बदाने समझ से बतांगी गए એ તો ગીતા માં લખેલું છે ગીતા માં ભગવાન નહીં સુધરે મારો ઓરિજિનલ પોઈન્ટ બહાર જે ક્રિયા છે ને એ તમારી પોતાની ક્રિયા નથી બહાર પરિણામ છે હું તે હું તમારે શું કેવા માંગતો હતો તમે કોઈ કચુ કાર્ય નથી એ લોકો કાર્ય છે તમે કોઈ કાર્ય કરતા નથી કોઈ સાધુ સન્યાસી કોઈ કાર્ય જ નહીં કરતા અને રૂપર છો કે સાધુ સન્યાસી ને મળવું એ મહત્વનું નથી ઇગોઈ જમ પણ રાત્રે વાંચ્યું તે ઈગોઈ જમ છે પણ એમાં જે શું કહેલું છે હે શું કહ્યું છે અને એને જીવનમાં જે અપનાવવું જોઈએ તે મહત્વનું છે હું એવું માનું ની મારી એન કેમ તમે એવું કહો છો ને કે પિસ્તાલીસ હજાર લોકો એ બધું અર્પણ કર્યું અને એ લોકો ના વિચારો પવિત્ર થાય એ કોઈ તમે કાર્ય કરવાની શક્તિ કોઈ જવાબ દર જોયો સંદા જવાની નથી આ વર્ડ કોઈ પાક્યો નથી ના સંદાસ જવાનું એ તો એક ફિઝિકલ કાર્ય છે તો બીજું બધું ફિઝિકલ છે માઇન્ડ ઇઝ ફિઝિકલ કમ્પ્લીટ ફિઝિકલ ના માઇન્ડ ઇઝ નોટ ફિઝિકલ માઇન્ડ ઇઝ નોટ ફિઝિકલ માઇન્ડ ઇઝ ડિફરન્ટ થાય એ ફિઝિકલ છે માઇન્ડ જે થિંકિંગ કરે એ તમારું ચિંતા જુદી વસ્તુ છે બધું પછી આ તો તમે એવું છે એક લાળ અંગી વ્યક્તિ આ તો તમે અમારી વાત કરી બાકી વાત કરતા ને લોકો ને ના જગ્યા વાત કરતા તમે શું બનાવ્યું કેટલા હતા એકલાય અને એકલાય બનાવ્યા મેં તમને કહ્યું ને હું તો કોઈ ધાર્મિક વિષ્ણુ કોઈ બનાવ્યું નથી આ આ બધું હા મેરે બન્યું છે વિજ્ઞાન થી ઉભું થયું છે ને તો જયારે આપણે વિજ્ઞાન ના આવી જઈએ છીએ ભગવાને નથી બનાવ્યું ભગવાન બનાવી નથી ભગવાન ઉભા નથી કે આવું બનાવે ભગવાને શું બનાવ્યું હગવાને શું બનાવ્યું કશું બનાવ નહીં કોઈ એ કરતા જ નથી કોઈ જ તેનો અર્થ એવો થયો अपने अपने ज्ञानियो नक्की करे कारण देह ना मालिक एक हत्या वर्षीय देह नो मालिक खबर कई रीते पड़े को खबर पड़े धोल मार खबर पड़े ना खबर पड़े अध्यान में कहो खबर कई रीते पड़े एक बुद्धि नहीं एक मनस एवं कहे की आ वस्तु साची है पचास लोग आस्तु साधे મહાત્મા જોઈએ હું તે કઉ છુ કે નક્કી કરવા વાળું કોણ બુદ્ધિશાળીઓ હતી અને ખરી કારણ સેન્ટ બુદ્ધિ લાગતી નથી ના એવું નથી હું એમ કેવા માંગુ છું કે કોઈ કઈક બી વસ્તુ કે ત્રાજુ તો એવું કલ્યાણ થઈ જાય કઈ રીતે કઈ રીતે તમારી માનવાની એવી રીત બિલીવોટ બિલીવ તમારી એક શક્તિ મંદોરી આ શક્તિ છે મને આનંદ થાય શક્તિ તો બધા સંદાસ જાય છે બધા જ વાંચે છે બધા જ પીએ છે બધા જાય છે વાળું માણસ જ જોયું નથી શક્તિ નું ત્રાજવું અથવા શક્તિ હોવી જોઈએ એવું કોઈ કોસ્ટ પણ નથી દુનિયામાં હોવી એ જરૂરી નથી શું કે શક્તિ હોવી કે ના હોવી એ જરૂરી નથી ના પણ ત્યાં પોતાની શક્તિ રહી ને ત્યાં બોલે છે तब एम कहोना जरूरी सुत पूछो कि मैंने बिलकुल मैंने संबंधी नहीं અમે એને સભાન કહીએ જ છીએ પણ ઉગાડી વાગે ઊંઘતા છે હું કહું તમે હું કહો છો હું એમ કહું છું કે આ લોકો બધા હિપ્ટોટાઇઝ થઈ મેટર ઓફ ઓપિનિયન આટલું વિચાર્યું છે માણસ આવતી હોય માણસ વિચાર જ ક્યાં છે બેભાન પણ એ થઈ ગયું માણસ અત્યારે બહુ મસ્ત મસ્ત ભાન છે બઉ થઈ ગયું આ વિચારવાનું ભાન તો મને આ ખોટું છે એવું વિચારો હું તમને બઉ સારા વિચારશીલ તો ભાન તો દરેક માણસ ને પોતપોતાની દ્રષ્ટિ બધાને ભાન હોય છે હું તમારી સાથે બિલકુલ કરું છું ત્યારે હું માણસ નથી હું એક પશુ છું એગ્રી થવા માટે પણ આ ભાન જ નથી અને તમે કશું બોલ્યા છો ઘરે જાણવું છે ના હું તો એ તો જાણું છું તમે બોલવા છો ને એ તમને એવું લાગે પણ ખરે ઘરે આગળ બોલે છે તમારે જે માનવું હોય એ માનવું ના મારું વાંધો નઈ લોકો સમજી જાય છે નહીં આજ્ઞા બધા કરતા નથી કરતા નથી જીવનમાં કદાચ તમે બે જણા ચાર જણા તમારી સાથે મુક તમને મુબારક કે જેથી કરીને તમે નિલામતે સુઈ જાઓ કે ભાઈ આ લોકો બધું બરાબર કરતા છે આટલી વિચારધાર કોઈ હિન્દુ ધર્મ વિચારશીલ ત્યાં છે દરે વાત એટલી ફળ છે કે આપડી દીકરીઓ ત્યાં આગળ નથી કઈ નથી એ બધું બરાબર છે સાહેબ ના એટલે શું નથી ભૂલ આપણી શી છે ઉપરાધી છે બધી ભૂલ ભાગે તો ગામ કાયમ લાગે પડી જાય દરેક ઘૂંટે એની માર્ગ હોય દરેક ઘૂંટ હોય માર્ગ તો હોય પણ માર્ગ માર્ગ નો દેખાડ ના હોવો જોઈએ હોય તો દારો વરે નહી તો આખો દારો આધી ના તાપ માંથી સાચી વાત તો જાણી લે ને જગત માં સાચી વાર ના જાણીએ ત્યાં સુધી એનો ઉપાય બતાવો એમ કે તે આપણે આરોપીએ છીએ મારફો તરફડી રહ્યા છે કાને માટે કોઈ ને ખબર નથી પછી કાને માટે ખબર નથી કાને તે જ્યાં હારું જો કઈ નક્કી થાય આને માટે તફડી રહ્યા તે જ એ ચારા હારવા દૂધ ચા હારું હેતુ શું જગત કોડે બનાવ્યું લાગે તમને તમને લાગતું હોય તો માલિક મથે હોય એમાં મજા હોતી કાયમ માટે માલિક મથે હોય કાયમ થોડા હોય તો વાત ઠીક છે પણ કાયમી માટે માલિક હોય એમાં મોક્ષ થાય ખરો કે ન તમે કેમ લાગે હોય તો એનો ઉપાય બતાવો તમે આ ઉપાય તો બધા બતાવી દઉં તમને ત્યારે બતાવેલું તમે રસ્તે બધું કહી આપું છું તો પેલું સમજો કે આ ભગવાન મેં આ દુનિયા બનાવી બહુ ફેલા સાયન્ટિસ્ટ સાઈન્ટિસ્ટ કહેતા હતા તમે કોને કહ્યું કે આ ક્રિકે અમારા સાહિત્ય કહ્યું અને આ બધું માણસો માનીએ જ ભગવાન કે બનાવી એ વાત ખોટી નથી ગોલ્ડ ઇઝ થિયરી કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ બાય ઇન્ડિયન વ્યૂ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોસ્ટાયું નથી પોઈન્ટથી બરાબર છે કોઈ બનાવ હોય કોઈ એનો તમારું છે તે તો જાણી છે આ જગત કઈ ભગવાન કઈ કુંભાર નથી કે આવો જગત બનાવ નવરો વિજ્ઞાન થી ભગવાન ની આદરી ભગવાન ની આદરી ભગવાન જો કર્યું કહીએ તો ભગવાન માટે કર્યું તો તમે દુઃખી કેમ કર્યા બધા લોકોને કેમ બધા માં આવશે દુઃખી કે ભગવાન કર્યું જ નથી ભગવાન કોઈ આરોપ લેવા છે વિજ્ઞાન તો આજે આવ્યું એમ કે છે એ વિજ્ઞાન નહીં આ જે વિજ્ઞાન છે ને એ તો ભૌતિક વિજ્ઞાન છે આ વિજ્ઞાન પણ આ તો અધ્યાત્મ વિજ્ઞાન એટલે અધ્યાત્મ વિજ્ઞાન થી જેમ શું એક ને ઓ જેમ ભૌતિક માં પાણી થઈ જાય નથી તું ને ઓ ભેગા થાય પાણી થાય નથી કેલા પેલો ફીકટે ભગવાનનો હેડર હાઈ ફોર્સ ટુ એટનો ઓ હંગલ પડી અને આપણે ઘર પર ભગવાન બનાવવું પડતું નથી એનએલ પાણી થઈ જાય ટુ એટનો ઉપર વાયુ બની થઈ જાય એની કેવા છે જો એના ઓર એકલેના હાર્ટ છે એ ટુ ઓર આખો ના એની ફિઝિકલી ફાઉન્ડ છે મે H હાઇડ્રો હાઇડ્રોજન ના પર ઓક્સિજન પામો દેતો તો વોટર થાય એટલે એ તો નીકળી જમનતી એ જાતે ખાય છે પાંચ થી ખાય છે તું આ જગત શું છે અને જાણું છે તાર તાર વેદને કુતે વેદમાં તાર વેદને મેરે પોતે બોલી ઉઠ ભણી રો એટલે કે ધીસ ઇઝ નોટ થેટ તું તે કયો સુ આત્મા નો આઈ નેતિ નેતિ નેતિ દેવ રૂમ ઇટ ઇઝ અ વેરી વી કેપી आत्मा आत्मा क्या थे? तो, तो आपू नाम शुभाबई आप खरेखा गादी छो आप हिरा भाई को। તમે કોણ હું કોણ આ તો ચાલતો આવ્યો મારું નામ હિરભી એટલે મામો થયું પલકાતો થયો મંકુ હતું ગાડા શું થયું કઈ દે વાર્યું હું કોણ છીએ તો જાણવું જોઈએ હું કોણ છું પોતે હું પણ છે નક્કી થઈ નહી દેવા કરશું ના જાણું જોઈએ રાગે પાડ આપે સમજો જરૂર છે હું પણ છે હું પણ છે જાણવાની જરૂર છે તમે નહી સાધુ સૈન્ય તમે કોણ છો જાણતા નહી હોવાથી તમે હીરાબી છો એવું કહેશો હીરાબી તમે રહેવાથી ઓળખવાનું સાધન છે નહીં કે તમે છો તમે જોતો છો એ ધંધા સારા ચાલે વાયુ જયારે સારું ચાલે જયારે સારું ચાલે પોતે પોતે છૂટો થતો જાય મુક્ત થતો જાય સર્વ દુઃખો મુક્ત થાય દુઃખ કરે નઈ આ તો આખો ધારકો દસ વર્ષ પછી તમારો આપડો પ્રહર્શે ને કોઈ બગાડનાર નથી આપણા રાખશે એટલે પુણે સારી વાંચ્યો કે જેથી પ્રહાર સારું હોય આપણું અને આ દેશ તો આખી દુનિયા ઉપર વાતાવરણ ખરાબ ચડી બેસવાનું છે બે ત્રણ વર્ષમાં તમારે કઈ બાજુ રેવું અમેરિકા અમેરિકા ગમી ગયું ગમી ગયું બરોબર તો ત્યાં પણ તમને રક્ષણ કરશે તો દુઃખ છે એવું લાગે થોડું હું માનતો નથી કે દુઃખ છે એ આપણે જાતે દુખ ક્રિએટ કરીએ હવે એ કરીએ છીએ આપણી પાસે આમ દુખ થાય નહી આપણે જાતે ક્રિએટ કરે છે દુખ જે જોઈને જોઈ જોઈને બીજાનું જોઈને બીજાને જે કરે તો ઉપર જ આપણે કરીએ અંદર ઉપાધી કરીએ ઉપાધી કરે છે ને મોટી ઉપાધી કરીએ મોટી ઉપાધી કરે છે ને તો એનું શું છે એ ના કરવા માટે શું કરવું જોઈએ બીજા દેન ના કરે જોવાની જરૂર ન આપડે શું કરવું છે ભગવાન તો ભગવાન તો પરમાનંદી છે ભગવાન તો બધાને સરખો છે કોઈને ચોર ને હોવું પસંદ બધાને સરખો છે ભગવાન કરાવતા હોય તો ભગવાન કોઈને તો લોકો એટલે ભગવાન તમને દેખાય છે એમને દેખાય ભગવાન દેખાય ભગવાન છે ને એને બહુ સારું છે બહુ કહે છે પછી વધારે દુઃખ થઈ ગયું થઈ ગયું પણ માનસ હોગા 1000 દર કોણ કેતા ઉગુધી રહે ને 1000 જતા કે હું મને એ નથી થતો કેડા મઢળંદો છે કે ના તોર છે તોર કે કે તુ મેઈ અતાર તું કી કરી શું કામ કરી છે અતહલી પર પાછો જ જઈ તું સાવ રાફ કે માકો ની આ બેન મે આ બેન આપણે આ તો એક માથે દે જાળ ઘટારા ધ્યાન ઘટારા પદ્માસ દુ મેં પગ ધ્યાન કરતા તમે કરતા હતા આથી રોજ કરતા હોય તો પગ નું નામ ના દેવું અને પગ તો તમારે માથા પૂર કરવી નહીં એવું વાતગત છે એટલે આપડે હું જાણવા માટે હું જાણવા માટે ખુલ્લો થશે પછી આ પુત્રાર્થ કેમ થશે ન તો કશું હોય પચ્યા ઘાત થાય તારે કઈ ક્યારે કશું કરતો નથી પચ્યા ઘાત છે મને પચ્યા ઘાત થાય બોલો શું આજે આજે પાપો પછી શું કરવું પડે બોલાવીએ છીએ પાપો પછી બે કલાક માં ના ફેલાવે બધાને કહ્યું હોય પણ બધું કહ્યું પડે ને પછી આજ્ઞાન આ ભવનમાં આ ભવન માં બહુ એ અધર છે એને માટે તો હિમાલય કરે બધા સાધુ સહિત થી હાલ ઉપર જણાયું નથી મુક્ત પૂરું થવાય અને ભાઈ અંદર પ્રગટ થયા છે હું આમ કરી નમસ્કાર કરું છું કારણ મારે ચપ્પન ભગવાન મારે કુટું છે બરોબર હા સાધુ સમજણ નહીં થઈ રહ્યું એક કલાક અમારા ના વિચાર માં આવે અને બેવ નો મટી જાય દોષ ની બંધાય અમને બેવ ને તમારે વિધિ કરી અંદર થી અંદર થી એટલે કદમ સડી ગયેલું હોય એ જ સંસાર થઈ ગયો સંસાર માં કચ્છ યાદ ના થઈને આવે તો આ અવતાર માં અમારે માટે શક્ય ખરું તમારી બરોબર ને માર્ગા થાય નીચે તો જે ગતિ બંધાય સમાધિ મરણ વખતે અમારે જે એક બે અવતાર બાકી છે હવે સમાધિ મરણ હોય તો એ ગતિ કઈ આવે અમારે ત્યારે ઈચ્છાઓ તો એ જ છે તમારું ઈચ્છાનું હોય છેલ્લે અવતાર એક અવતાર હોય જે તમારા બીજું કોઈ કપાય ये ये आत्मा खेचाई ने जन्म काारण करें तो खरी ना बरबर ना खोरता ना दादा महिला से जरा जा जिज्ञा रहे बस बीजू कई આપ સમાધિ બરોબર છે આના જે સમાધિ કોઈ જગ્યા હોય પાસે નિયંતર પૂરેપૂરી શ્રદ્ધા દાદા કઈ નથી ફોડતા ફોટતા કઈ નથી દાદા તમારો દિવસ આવી ગયો કે તમે જેટલું બોલો એટલું ખર્ચી જાય તો દાદા પ્રમાણે ચિંતે અહી આવો તમે ગયા થઈ ગયા આજે શું થઇ ગયા તમે આત્મા સમજાવે છે બાપ બાપ હતા શુદ્ધ થઈ ગયા શુદ્ધ થઈ જાય ને એ થઈ ગયા તમને જુદું પડી ગયું છો આ લોકો ગણ પણ બહાર તમે બીજા કઈ લોકો ગયા સિદ્ધાર્થમાં એવું આપણે બીજા લોકો જાણતા ને એટલે બહાર તમારું કેવાનું નાતુભાઈ શું ગુજરાત માં તો આ લોકો સુધાર્થમાં થયા પણ એ લોકો એટલે દર 2.5 સો સલ દી પરલ આ પરસન ખોત્રા માટે બે રીપોઇન્ટની જરૂર છે એક રિલેટિવ રીપોઇન્ટ છે કે રિયલ રીપોઇન્ટ બાય રિલેટિવ રીપોઇન્ટ ક્યાર નાચું ભઈ બાય રિયલ રીપોઇન્ટ ક્યાર ખુદ આત્મા તો કોઈ ની રિલેટિવ એટલે પ્રાન્થી નેરાrti તમે નાચું ભઈ આને અનિયંતી તમે સીધા આત્મા ભગવાન ની શુદ્ધ ભાષામાં તમે શુદ્ધાર્થમાંથી તમે રિલેટિવ રિયલ બને એક જ કે નાખું બી પહોંચાડ્યા એ જ ભૂલ હતી શું હશે <coughs> <tip> <tip> પણ લોકો જા નથી લોકો એમ જ ગાય ગાય ગાય છે હવે તમને તે ગાય પણ છે સુધાર્થમાં પણ છે શું લોકો ખબર નઈ ને એટલે આપડે ખબર પડી ગઈ એટલે તમે આ સમજે છે એ બધે જોતા જોતા અભ્યાસ કરવાનો પેલો આ દિવેક શું આપેલા છે એટલે મેં દેખાશે અને આ માકે ધર્મશક્તિ ગાય દેખાશે આ ધર્મ નાટનથી દેખાશે અને અંદર ની વાકે અવિનાશી દેખાશે સનાતન પાંચ આજ્ઞા આપવા માંગુ તેમાં બે આજ્ઞા તમે આપી આ બે આજ્ઞા જોવાનું કાલ થી કરવાની આ આખી ચારી શાખા બદલી ચારી છે બે રાખ્યો તમારે પાંચ આજ્ઞા આપવા માતા નહીં આજ્ઞા બે આપી આ બીજી ટાઈન આપું છું તમે આવો ગયા આગળ સમજી લો થઈ ગયા કઈ